મને એવું હતું રમારી જુ જો હું ગાળું છું કે નીકળો આવે કેવા નાગરિકો સ્ટેશન કેમ ને આપના પુસ્તકો પણ એકાદ વાંચ્યું છે આટલું કઈ છૂટીએ કરવું ના કરવું તમારે વાત નહીં આનંદ માણસે જોઈ શકે નઈ આનંદ કેવી રીતે જોઈ શકે બોલનાર જ્ઞાની હોવો જોઈએ મુક્ત પુરુષ હોય તો આનંદ થાય અને બધેલો પુરુષ બોલે તેનાથી જે આનંદ થાય છે એ આનંદ નથી પણ મસ્તી છે મસ્તી મન ની હોય અને આનંદ આત્મા નો હોય અહીંયા આગળ તમારે આ બધું આત્મા આત્મા ને વાત મસ્તી જાય પણ આણંદ નહી કામ કરી દે શું અને જો આ ચાલુ રાખો તમે દાદા ચાલુ રહે કેશ ભગવાન જય જય જય ભગવાન જય દરે સવારે સાત વાગે આપણે નીકળવાનું વિતરાજ ભાવ માં જ રહીએ નિરંતર એટલે વિતરાતા હોય ક્ષમા હોય કેવી હોય ના હોય ક્ષમા કઈ અમને માર ઘોલ મારો ને તો ક્ષમા હોય જ આપજ પડે ને એ સહજ પછી લોકો ક્ષમા કરે છે એનું પુનઃ બંધાય લોકો ક્ષમા કરે છે खरेखर क्षमा बने संभव जो क्षमा दरवाजो क्षमा ज्ञानी क्षमा जो छे तो सहज क्षमा हो ज्ञानी तो सहज क्षमा न्ञा एट आप कह बिधा थे तो निरंतर बी थी आ जगत में एक क्षण वो जीवन निर्दा थे अगर रहती नहीं बंद पूर्वक ने मुक्त शुभ एववाद पूर्वक थे प्रकार લોકોને આખું જગત બંધ પૂર્વક નિદ્રા થાય છે અને જ્ઞાની ને સર્વાંગશે સંવર્ગ પૂર્વક હોય ના કેવા જ્ઞાન થી નઈ કેવા દર્શન થી એટલે સમજતું રીતે જ્ઞાન અને કેવા દર્શન માં ફરક ફેર પેલું સમજમાં આવેલું હોય અને જ્ઞાન છે સમજ માં આવે દર્શન અને અનુભવ માં આવે જ્ઞાન અને બે નું ભેગું થાય ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્ર તપ समीकृति नहीं खातरीज नहीं मैं तो हम समी छाने बीजो विनय करे तो हम कहती है बाह्य लक्षण शूम के बाह्य लक्षण शूद समी जीवना બાહ્ય લક્ષણ શું દિશામાં એને આગ્રહ છૂટી જાય અને હું બાપ છું એ આગ્રહ છૂટી જાય હું ચંદુલાલ છું આગ્રહ તૂટી જાય બધા આગ્રહો તૂટી જાય તારે આપડે જાણવું કે આ સંપીતીજી છે એ દ્રષ્ટિ છે હું ચંદુલાલ છું એ પહેલું મિથ્યા ભાઈ નો ગણિત હોય હું પાસે જોયેલો પ્રાપ્ત થાય બંધાયલો થો છોડી શકે નહી બંધલો પોતાની જાતે ચૂંટી શકે નહીં ચૂટી શકેલો હોય નઈ सोलह हजार स्वयं बुद्धे आगे अवतार बंद छोड़े आग न गुरु सरकार सूत्रगत अभिगम कहू पी थीगमतीस नैसर्गिक दिखाए खुद सोएका बराबर मैं लोग આપતો સ્વયંભુ કહો સ્વયં આ ભાવ ના આધારે ગુરુ ક્યાં સુધી કામના અંદર પ્રકાશ થાય ત્યાં સુધી કામના પછી પ્રકાશ થાય એટલે સાહેબ કે આવું મારી મારી કહી દીશ કેમના એટલે અંદર ના ગુરુ શરૂઆત ના થઈ જાય અંદર ગુરુ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી પેલા કામ ના રોકે જીવ સગંદ તો પામે વસ્તુ એક મિનિટ પણ સગંદો થોડ્યો હોત તો લેડ થી આનાથી કોટ્યા કરો પોતાના રાપણથી મારખા કરે એટલે કબ્યું અવશ્ય સતન રોક્યો મુક્ત થાય કે બીજી બધી ક્રિયા માર્કે જરૂર નથી સતન રોક્યો છે ભગવાને કહ્યું લોકો એ પૂછેલું કરું સાહેબ ગુરુ ના હોય તો ના ચાલે કે શંકર ભગવાને કહ્યું દેખાતો નથી માટે ગુરુ ની જરૂર અનંતોષન થયા હા એક દોષ નથી અનંત પોતાને દેખાતા હોય સાહિત સમી સર કેવડી ભગવાની સમીપ થાય છે એ મોટા મોટા એકલા બ્રહ્ચર્ય માટેનો આઠ નો પાંચ છે અને આ સંક્ષિપ્ત માં થયા લોકોને સંક્ષિપ્ત ની જરૂર છે वड़ी समीपत प्रकट थे शास्त्रो कह शास्त्र न्ञान मानव है जे मानव शास्त्र आधार वगैर तो ना નાની નું માનવું છે પણ તમે બીજા માણસ પરીક્ષા નહીં કરી શકે પરીક્ષા એવા થશે ગાયક સંગીત ચિંતા ના થાય આપડે કોઈ પણ કાર્યકર ચિંતા ના થાય સાહિક સંગીત કોને છે ને નથી એનો કોઈ પ્રશ્ન નથી અત્યારે પ્રશ્ન એટલો આપડે વાત એટલી છે કે સાહી સંગીત ભગવાન ની શેવડી ની સમીપે કે દીર્સંગીત સમીપ જ થાય એ વાત અક્ષરક્ષ પ્રમાણ હું માનું છું जल्दी संस्कार पड़ी जाए वर्षो सुधी पड़ता एक दृष्टि सत्कृति दृष्टि जीवन मुखा सुधी जीवन में जे उतरी जाए प्रमाण् दाखलो केवड़ी भगवान न समीप मै एट्ले आवावड़ी के ज्ञाओ मुखार जो रहती જે પ્રાપ્તિ થાય છે એ ગમે એટલું આપડે શાસ્ત્રો વાંચીએ કે ગમે તેટલી સાધના કરીએ તો નથી એટલે આ મોટા મોટી વસ્તુ એ કે સત્તંગ ચાર વેદ બની રે પછી વેદ શું બોલે તે હોતો નથી આત્મા જ્ઞાની પાસે છે ચૌદ વાળી કહેવાય છે તે ચૌદ શાસ્ત્રો છે જ્ઞાની બોધી જંગમ તીર્થ છે કારણ કે આ વા આ વાળી તીર્થ જ્ઞાની જીધા છે दहेल कोई मालिक ना भगवान आई मालिक नहीं हूते आलिक नहीं आलकी वी सा બરાબર છે પણ પરંપરા તો ભગવાન ની આ કીર્તન પરંપરા તો જે છે આ વાણી જે છે એ માલકી કોઈ નથી કિર્ષકો નથી મારી નથી કોઈ નથી આ માલકી યુગ ની વાણી નથી માલકી વાણી કીધું છે એવું કહું માલિકર ભગવાન અને જ્ઞાનીઓની દેશના કહેવાય જ્ઞાનીઓ પણ દેશના માલિક ના હોય વાણી માલિક ના હોય મન માલિક ના હોય એને જ્ઞાની કેવાય પૂર્ણ જ્ઞાની શું કેવું બે વાણી જ્ઞાની ત્યાગા ત્યાગ સંભવે ના હોય એ જ્ઞાન વાત તો સમજી પછી એમને સમજવાના પંદર વીસ મળી આઠ ના વધારે જીવ છે ભગવાન વસ થઈ ગયેલા હોય એટલે કોઈ ઉપડીને એમના મિત્રા તેને કોઈ પણ પ્રકાર ભય નથી પછી તમારે ભરપશી તમે પરમાત્મા જુઓ પરમાત્મા ભડકે તો ભી જશે આપણે પ્રકૃતિ दर्म। मंद कशाई ने धर्म कसाय ज्ञान कहू धर्म कसाय मंद न थयो तो तो कर्म खोटो क्या तो तू खोटो धर्म विद्रागो नो खोटो के એટલે ઇન્દ્રિયો રમણતા ઇન્દ્રિયો પોતે માંગ છે પોતે રાત એની રમણતા ઇન્દ્રિયો રમણતા નથી કથાય રમતા મને કયા આત્મામાંથી મુક્ત થયો પ્રસન્નતા કે પરિહાર કે આકાશાયી મોક્ષ આકાશાયી મોક્ષ આવી ગયો છે આ તો આયી મોક્ષ અરુજે સરો પોલિબાન બરો क्यूँ वक्य क्या अपेक्षा मैं क्या समझी सक समझ લાખ વચ્ચે વસ્તુ પ્રાપ્ત ના થાય પ્રાપ્ત થાય પછી ના આપે તો આપડે સમજમાં બે નેતા કાયમ રહે વધારે ના આપે થોડું ઘણું એટલે આપવાનું તમને કેમ લાગે ના હોય પઝલ ઇટાઈ અમે પઝલ જ ઉભા થયા માઝલમાં જ મૂક્યા રાખો દે એટલે આ પધલ ને તું સોલ્વ કરી લઈએ ભાઈ પઝલ ના થાય આ બે દૂળ હોય તો અમારે ફરજિયાત હોય તો કરવાનું છે આપી છે પણ ઘણી આવું લખ્યું છે એટલે આપણે મૂંઝવણ ઉભી થઈ જાય મૂંઝવણ ઉભી કરવાની તહેર નથી અહી લખવાનું બીજું કોઈ છે નહીં બધા નું લખણ આવી જાય આ લખન બધા હોય નઈ દુનિયા નું લખાણ હોય લખાણ છે આ લખાણ બીજા બધા છે એટલે સત્ય છે અને આ સર્ટ છે એ રિલેટી છે આ રિયલ છે આ સત આપનારું પેલું કરવું પડે આમાં કરવું ના પડે મુક્તિ આપે અહી સરખાડું કાઢ બીજા સત્ય સરખાવા જઈ ચીધે ને અજોડ વસ્તુ છે બીજું બધું બુદ્ધિ નું લખેલું છે આ જ્ઞાન ની વસ્તુ છે અમા બુદ્ધિ સાંજાઈ નથી બુદ્ધિ વાત જ નથી અમે અમે તમને કહીએ કે બરોબર અને સરખામણી કરવા જે ચીજ નથી આ અજુઆરી વસ્તુ થોડી થોડી વખત દાદા ભગવાન સિદ્ધાર બોલાવો છે આત્મા પ્રાપ્ત થાય સામાયિક જ છે એ જ સામાયિક જે સામાયિક છે એ તો આત્મા પ્રાપ્ત થયા પહેલાનું સામાયિક એટલે મન ને સ્થિર કરવાનું મન ભટકતું હોય ચિત્ર ભગકતી હોય છે ના ભટકે એટલા માટે સ્થિર કરવાનું આ તો બધું સ્થિર થઈ ગયું વસ્ત થઈ ગયું મન આ બોલી ને આ બોલી ને કરો ને અમૃતઝર છે ઘણા માણસો પચાસ મિનિટ રોજ બોલે સામાજિક હાલ જરૂર ના રે પણ પોતાને એવું લાગતું ના હોય કે મને મન વસ્ત થઈ ગયું છે એનું શું આવે ના થી નહી છે તમે નાતા છો નહી નાતાનો સબંધ તેના તો મનમાં કર્યા કારણ થાય ત્યારે વિચાર આવતો હતો એટલે આ સંબંધ જુદી જતો છે સંબંધ બદલે લીરાબેન કે છે કે આ કામિક કરીએ તો દાદા ગોપા ના ચુક એટલું બોલાવું નૌકાર બોલી ને બીજું કઈ રીતે નૌકાર બોલી ને કરવું અસ થાય એનો હતો નઈ પણ આ જો કરે તો બઉ ઉત્તમ છે નવકાર બોલે સારું છે એનું શું કારણ કે આ દાદા ભગવાન આ દેખાય છે નહિ દાદા ભગવાન મૂળ છે જે ચૌદ નાદ છે ભાઈ પ્રગટ થયેલો છે તેનું નામ લેવાનું એટલે એની વાત હાજરી માં આદત છે આજે આ મંદિર માં બોલીએ એનો ફસો હોય છે તેથી કહ્યું કે સરત જ ફળ આપનારી વસ્તુ નથી ખબર પતી નથી કેટલા બાર ના બાર ના માણસો દસ જ શબ્દ બોલે છે દસ જ રાહ બાર અમને કઈ અનુભવ ના થાય એમ થાય કે આ દાદા ખોટું બોલે માણસ ખોટું બોલતો હશે એમ લાગે દાદા નહીં હા નહિ પેલા કહ્યું ને એવું નથી હા લૌકિક વસ્તુ સ્વાદ આવે સમજે ક્યારે સમજે હા સમજુ સમય સમજાય તમારે જોવા માન્યતા જે છે કે આ વસ્તુ શું છે આ વસ્તુ ખાસ અસર થતી નથી આ વસ્તુ અલૌકિક વસ્તુ અલૌકિક ભાવી ભગવાન બ્રાહ્મણ હતો હા ડાકોર નો બ્રાહ્મણ હતો તે આખત બોલ્યો બિચારા ડાકોર નો બ્રાહ્મણ હતો સાત જ વખત બોલ્યો અનુભવ થઈ ગયો અનુભવ થઈ ગયો ના એવું નહી માન્યતા તમારી તમારી અલૌકિક વસ્તુ છે ભાષ્યું નથી અને પાસે તો એવું ફળ આપે આપડે હીરો હોય ને તો આપડે જે આપડે તો બજાર માં બધા મળતા તે મતલા છીએ હવે સાચો હોય તો મારે જાય શું થાય માન્યતા નથી ને લીભાઈ છે ને આપડે આવેલા ને જોડાલી જયંતિભાઈ લૌકિકતા નથી અમાર આપડી સમાધિ અલૌકિક છે જગત સમાધિ બેભાન થઈ જાય અને શરીર પર ભાન ના રહે સમાધિ નિરંતર જાગૃતિ સમાધિ રે એમ સમાધિ કેવાય આ તો શું કેવાય બે ભાન થઈ જાય અલૌકિકતા સમજાય તો ફળ હા અલૌકિક વસ્તુ છે હું સમજાય તો પણ આપી હિરો છે પોતાને સમજાયું નથી ત્યાં સુધી સમજાયું નથી એવા બરાબર છે પણ જયારે પછી એ જે આત્મસિદ્ધાંત છે એની પ્રત્યક્ષ પાસે આવી અને એના સંપૂર્ણ આશીર્વાદ આપણને મળી જાય આપણને સમજવું હોય તો સમજવું બેઠા છે સમજણ સમજવું હોય તેને ના સમજાય પોતાનીક સમ કરે તો કલાક માં જ બે અમદાવાદમાં કેટલાય માણસ પચાસ મિનિટ કરે છે એમ દાદા ભગવાન આચર થાય છે દરરોજ દર્શન થાય છે खबर नहीं करिए अर्धा कलाक पी मगज बढ़ू हेवी थी जाए भारे भारे थी जाए शु कारण अहिया बैठो નવો માલ છે તેમ થાય કચરો ભર્યો છે બધો ચિંતાઓ ઉપાધિઓ બધી રાત કચરો બહાર નીકળવાનું શરીર કેમ કુદે છે કારણ કે ઉઠો અહંકાર ભરીને યોગ કર્યો આ તો અહંકાર પછી અહંકાર કરીને યોગ કર્યો તો યોગ પછી એ અહંકાર નીકળ્યા કરે બહુ જણા એ શરીર કુદા આખું શરીર કુદાફત એવું કહ્યું નથી શીખ્યા છે કૃષ્ણ એ કહ્યું કે સાંખ્ય અને યોગ થી પ્રાપ્તિ થાય છે એ શું એમ યોગ યોગ ત્રણ પ્રકાર ચાર પ્રકાર ના એક તો દેહ યોગ દેહ નો યોગ આત્મા નો યોગ દેહ માં બીજો મન યોગ એ જાપ કરે છે નેચન યોગ વચન યોગ જાપ કરે છે એ વચન યોગ કેવાય લોકો જાપ કરે છે એ વચન યોગ કહેવાય અને ચક્રો માં ધ્યાન એ રાખે એકાગ્રતા એ થાય મનો કહેવાય આ યોગ્ય કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કે છે હા એટલે આત્મયોગ થી સામાયિક એનો સંબંધ સાંખ્ય જોડે નો છે અને ભક્તિ જે ગીતામાં કેષ્ઠ ભગવાન કર્મ યોગ એની જોડે નો સંબંધ છે એટલે મૂળ આત્મયોગ થાય તો કામ નું મસ્તી કોઈની ઉભી રહે નહી જયારે આત્મયોગ થાય ત્યારે પરમાનંદ માં આવે શું એ ટકેલો જ રે સમય પણ જો આત્મા પ્રાપ્ત થાય તો કાય એમ માટે રહેવો જ જોઈએ ને આપડે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એનું માધ્યમ જોઈએ ને માધ્યમ જોઈએ ને એમ પ્રાપ્ત કરવી તો માધ્યમ જોઈએ એમ હવે દાખલા તરીકે नरेन्द्र ना था तेरे रामकृष्ण परमु रामकृष्ण परमुष पास गया त्यार ना पे पेलू અમારા મગજ ની અંદર હોય અને એ રીતે અમારા જો આગળના એમાં જો અવરોધરૂપ થતું હોય તો એવું કઈ તમે અમને માર્ગદર્શન આપીને આગળની લાઈન ક્લિયર કરી આપો એ પેલો રામકૃષ્ણ પરમ હૃત કરો ચમત્કાર નથી બરાબર છે બેન બેન બેન છે જ્યાં લઈ ગયા છે પૂછે છે પહેલા નો જે આપડો અભ્યાસ હોય ઓમ નમ શિવાય કે શ્રી કૃષ્ણ થી પોતાની ઈચ્છા હોય કે આ બોલવું છે પણ પેલું પહેલા ની આદત પેલું જૂનું બોલી જવાય એનાથી આપણને ક્લેશ થાય છે અમુક જ માં આટલે જરૂર છે જયારે આવો ના હોય ત્યારે જરૂર કોરી સ્ટેટ હોય ને ત્યારે જરૂર શું કામ નું કર્યું દાદા બાબા અચિન તેજેકર બોલવાના બંધ કરવાના કે હોમ નમસ્િવાય બોલવાનું બંધ કરવાનું નહી એવું બંધ થતું ના હોય ત્યાં રાખવું આવું બધું અભ્યાસ પેલા છું બધું મગજ ને કઈ ચાતું નથી કઈ મગજ ને ચા નથી એમ કે દાદા કે આમ પોતે પોતે ઈચ્છા છે દાદા ભગવાન સિંહ ને કારો બોલવાનું પણ પાછલા હિસાબે અડધો કલાક કલાક બોલાય પાછું ક્યારે ચતુરી ખબર પડે એમ કરતા કરતા પેલું ખરા થઈ જશે ઉપાય વધારે છે દાદા બાબા મનમાં બોલાય નથી હવે લીનાબેન એમ કે છે કે આ મનમાં બોલવાની જે વાત આપણે કહો છો કે નઈ કરવું ને આ ઉતાવળ બોલવું એનું શું કારણ આ ઉતાવળ બોલવું मन मई बोलव नहीं दादा बीजी बात है घुसवाड़ा वालों से बराबर गुजवाड़ वालों कही उतार बोलो नहीं मोते बोले बहुत फरार अमदावाद मगभग घना मनसो बोले તે દાદા ભગવાન જાતે આજે જ થાય છે દર્શન હોય આપી થવું કરે છે બધા પચાસ કરે છે એવું આ બીજીથી કેશ થાય મનમાં મારી ગુજરાળ વાળું હોય તો આ મોટેથી બોલો એને ફાયદો થાય હે પચાસ મિનિટ બોલું દાદા બગા ના અસિમ કે બાકીના ટાઈમ માં જુદા ના પડે એવા થાય છે મન જુદું ના પડે એવા થાય છે ઝઘડા થતા એવા થાય કદી સુધા પડવાનું બને હા એ ઝઘડા એવા થાય છે ના એનો ફરજ છે રાત્રે નિયમથી નિયમ થી રાખદેશ નથી કરે પણ દુઃખ નો હોય તો સુખ ની ખબર કેવી રીતે પડે એવું કે ના આવે છે ને આજે સુખ ની ખબર પડે ને થોડા ઝગડા થાય તો દરેક ઝઘડા થાય તો પ્રેમ થાય ને અહીં પ્રેમ નો બોલવું પચાસ મિનિટ નહીં તો આઠ મિનિટ ઉપર બોલાવતા એ આનંદ ઉત્પન્ન કરુ થઈ શકે પણ દાદા અનુભવ નથી જ થતો એવા આનંદ નો થતો આપ જે આનંદ ની વાત કરો એવા આનંદ નો અનુભવ નથી થતો થાય છે હા આનંદ નો અભાવ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી મુક્ત થઈ ગયા છે તો એ બીજું નવું ફળું છે આખું આચાર ઘર હોય ઘરમાં હોય સંસાર હોય એટલે એમ થયા કરે કામકાજ માટે થાય નોકરો પાસે હસબન્ડ પાસે બીજા લોકો કહી રહ્યા છે બીજા લોકો નહીં રહેતું હોય પોતાનો જવાબ એવો હોય અરે કેટલો કરવાનો બધું છે દાદા અહિયાં એના બગીચા ને બધું જોશે દાદા ને કહે છે કે આ ભાઈ કેટલું પાક આ બેંક કેટલું પાપ કરે છે એવો દાદા ને વિચાર આવશે કે આ બગીચો જોશે આ બધું જોશે આ બધા